મહારાજ મંત્ર બદલ સન બે હજાર ચાલીસ ના જેનું રજૂનામ બદલ ચાલુ હરે કૃષ્ણ પુરુષોત્તમ અને જયારે વિષય માંથી આસકિત સુવર્ણ એ સર્વે તુલ્ય પણ જોયે પણ સારો પદાર્થ દેખી ને તેમાં મોહ ના પામે જેવી રીતે પંચ વિષય વિશે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિ ને ભેદ રહે નહીં કરીને જાણ્યું છે અને એને જ અનન્ય ભક્ત કહીએ અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવું અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે અને ભગવાન એવો ભક્ત અતિશય વાલો અંગ વાળા ભગવાન ના ભક્ત છે તે જ ભગવાન ને અતિશય વાલા છે અને તે પતિવ્રતા અંગ ડાયા ને જ આવે એમ નથી જેને ખ હોય તેને સૌને આવે જેમ આ સંસારમાં ભોરી હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી હોય ને કઈ મેળ નથી અંગ રાખી અને ભગવાન પતિવ્રતા નો અંગ રાખી અને ભગવાન ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી એક દિવસે પતરો નાખ્યો હોય તેમાં પાણી સીંચતા છીંચતા ડોરડી નરમ હોય તો પણ ઘણી કાળે કરી ને તે પાણા માં કાપા પાડે છે અને જો લોઢાની સાંકળે કરીને સીંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે માટે કલ્યાણ કરવો હોય તેને વિષય માંથી આશક્તિ અનેક જન્મ સંધિ દસ તથો યાદી પરમ ગતિ માટે એમ વિચારવું જે આ જન્મે જેટલી વિષય માંથી આશક્તિ છે અને એમ કરતા જો બાકી રહી ગઈ પણ ભગવાન ના ભક્ત છે અને જ્યાં સુધી સારા ને નરતા એ બે વિષય તુલ્ય ના જણાય ત્યાં સુધી ભગવાન ભક્ત સાધન દશામાં કહેવાય માફ કહ્યું આપડે કેવું કદી એ તો મન ઉપર આધાર આમાં ઢીલો રાખશો થોડું હરવેર થઈ જાય ક્યાંક જન્મ પાછું જ્ઞાન છે ત્યાં જ્ઞાન હશે પાછું આનું વાત હોય ને એનું કેવી રીતે આગળ જાય એમાં જો નબળો જોગ થઈ ગયો તો એનું કામ થઈ જાય અને એમાં જોગ માં પૂર્વ કર્મ છે આવી અત્યાર ના એમ નહીં પણ અનેક જન્મ ઘણા હોય અનેક જન્મ એના કોઈક વધારે નબળું હોય ને જ્યાં આવી ગયું તો જોખમ ખરું એમ ભગવાન બતાવે પણ જોખમ તો ખરું આટલે એક બે એટલે એક જન્મ એમ નહીં હોય એ જન્મ ની આરે ન ઘટાડાય આગ્રહ કરે તો ખરો આ માર્ગ એવો છે થાય એવું નથી ફક્ત આપણે જ ઝીલા જઈએ લખાતું તમારે લાખો કરોડો કઈ છોડવાના નથી એ અમને નથી હોય સદા સંબંધી અમને નહી માનસિક વૃત્તિ બદલાવવાની છે પણ એ બદલાવવામાં આપણને મોહ છે એ આડો આવે આટલો જ વાંધો આમાં મોહ ની ઉપર વાત કરી અમે આ સાધુ થયા તમે એમને દેખો આને શો નથી સગા સંબંધ પૈસા નો સંબંધ ન જગત નો નથી હવે આ તો તૈયાર થઈ ગયા છે કાંઈ ન થાય ડુંગળા બોલા ને બદલાય કાંઈ ન થાય એ અનુસંધાને આમ ખુબ જ ખટકા પૂર્વક નું હોય તો એમાંથી ને એમાં દુબાથો પડી જાય તમે જ બોલે તમે વખાણ વખાણ એક બહુ જાગે છે મને મને બધા વખાણ એટલો સારી કથા કરે આવડે કો ક્રિયા ની હારી હોય થાય એટલે એવું આ માર્ગ માં તો અનુસંધાન કામ કરે કરીએ કરીએ પણ પોતાનું અનુસંધાન કામ કરે અને આ જગત છે ને એ જેમ જેમ અવરોધ કરે એ ઇંધાણ તપાસો તો આપણા હિતમાં હોય આપણને ચોંકવાના અધ્ય અવરોધ કરે તો પણ મનાવું કઠણ યુદ્ધ માં છે એમાં એને લખ્યું મિત્ર કરતા દુશ્મન ન ભૂલાય એમાં વધારે વૃદ્ધિ રહે છે મિત્ર બોલી જ હોય દુશ્મન ન ભૂલાય હોય ઊંડા ઉતરે તો આ જગ્યા બધાના હૃદયમાં તપાસી ને અને એટલા માટે આ નિર્મોહ્યું વર્તમાન મોટામાં મોટું દુષ્કાની નિષ્કોલી નિર્માની એ બધા બરાબર પણ નિર્મોહિ થવું ને એ આંકડો મોટો મન ને અનુકૂળ એટલે મોહ થઈ જ ગયો મન ને અનુકૂળ એટલે એમાં મોહ તરત જાગી જાય બહુ ભગવાન તો દયા કરીને આપણા માટે આ લખી ગયા કરવું એ આપણા હાથમાં છે કરી નસો કરનારા કરી દે પણ ખાવું એ પાછું આપણા ખાઈ નઈ નો ખાય અને આ ખાઈ દેખાય છે આમાં અહો પણ એ લાદુ શરમે આવી લાદુ એ શર્મીધો મને તો મારા બિલ માં દેખાતું હોય ને બધું મારું ને કે ત્યાં સુધી સાધન પેક્ષા માટે જગત ને કઈ ખબર નથી આપણને ખબર છે આપણા બરા પ્રજે એ દ્રષ્ટિએ જુઓ અને ચઢાવો પછી દયા એવું જોઈએ છેલ્લે દાડે દયા કરી દઈએ અને નિર્મોહી બનાવી દઈએ તો આપણું કામ થઈ જાય એટલો જરાક કોકની ઉપર રાખી મૂકું અંધકાર ઘડી પણ આવો થશે રાહત ઉપર જીવવાનું રાખીએ કામ આવે આપણે તો મહેનત કરવી જોઈએ રાહત તો પછી આપે પહેલી નો આપે અને જીવ પ્રાણી માત્ર સ્વભાવ છે એક સામાન્ય દા હોય જેના મોહ માં છૂટી શકતો નથી આપણે એટલા બધા બેઠા તમે અગ્રસ્તું છો સત્તા છે રાજકીય કોઈ ના વિચાર કર્યું જેટલા બેઠા એને કઈ નથી સમય ધાણી પાપડી જવાનું પણ હવે એટલું છોટું ને છોડી દેવું નાખી દેવું એવો અર્થ નથી નિર્મો બનવાની અર્થ એમાં તમે ઘરે જાઓ પાવો પોષો ખાવ થયો એની કાંઈ નથી પણ જે ઘડીએ ભગવાન કથા વાર્તા નો પ્રસંગ નીકળે ત્યારે ઉર્જા આડા નો અર્થ ત્યાં જરાક પળીઓ થવો જોઈએ એવા અમે ગામડા માં દઈએ ખેડૂત આડું ના આવે તો આપડે બે દેખીએ ને એવું દેખાય હું આવડા ના વખાણ તો કરતો નથી શું કરું પણ મારા ઈલ માં કોઈ જાણતો એને ખબર એટલે કેવાય આમાં ઓછાવંત હોય ગ્રસ્ત એને તો મને એમ જ દેખાય કે ઘર બહાર બહરા ઘડીક વાર પડતા મેલી આવે છે આવે કોઈ ન છૂટ હતી કઈ કામ ન હોય પેલા આવે સ્વામિનારાયણ ભગવાન છે દરેક જેવું પ્રાણી માત્ર નું કલ્યાણ કરવું છે એટલે સ્પષ્ટપણે બધી વાત કરો છો જગત માં તમને ત્યાં જાઓ સ્પષ્ટ વાત નહીં આવે સ્પષ્ટ વાત નહીં આવે કોક ની પણ કાયમ ન આવેવો છેલ્લું ફેરવો વચીલું ફેરવો વાત સ્પષ્ટ આવે ખપ વાળો હોય તો કઈ તરત પકડી લે ને એ માર્ગે ચાલવાનો વિચાર કરે નહી ઓકે રાખે છે ને અનંત જાત ની વિતમણા કઈ કઈ કઈક માત્ર કરે એમાં બિચારો ઘણી વૃત્તિ આપડે બીજા બોલા કે હું એમાં કર્યા કરે ત્યારે ભાઈ બોલું પણ એને જોડે પાછું જયારે આવે એ ત્યારે પાછું ભૂલી જાય આ તો બીજા ને જો હોય તો એ વાત કરે એમાંથી મને ઉખેડું તો શું મુશ્કેલ છે જો શું એનો અર્થ ભાઈ અક્ષર પાણી ન પણ એમાં શું છે ફાટી લંગોટીમાં શું કઈ મારું થઈ ગયું ગમે છે એવું થાતું માં વાતું કરીએ ડોબી જંગ ને બાજુ જવા રસ્તે આવ્યા હોય કોઈ ના દાઢા વધી ગયા હોય જંગલ માં રહેતા હોય સગવડ હોય ને એટલે કાળા ખોડા થઈ જવો હોય શરીર માં હરકાલ ઊંઘા ન હોય હોય એક આ રસ્તે પણ સામુ મકાન ધર્મશાળા હતી આપડા આ ધર્મશાળામાં ઉતરી ઓલા ને સંકલ્પ ધર્મશાળા ઓલા ઓલા તમારો આ બાબુ આમથી આવે હું આમથી જાઉં ત્યાં નજીક આવ્યા તો ધર્મશાળા આગળ ઓપન ખુલી એમાં એક જ ખુલ્લી દેખાય ઉતાવળો હલો મારો ભક્તો ત્યાં સમજી દેવો ને ઓલો આવશે ત્યાં મૂકી દે અને આ ઉતાવળો ત્યાં ઉલા ને ગાંધીઓ ખુલી વર્ષે ઉતાવળો હલો બે ઉતાવળા આવી ગયા હારે પહોંચી ગયા ત્યાં છોડીને તો બે ગરબર ચંદોડા એમાં બધો કે થયેલો ભણ્યા બે યાત્રીઓ સુતા મિન પાછળ ને દરે ત્યારે ભાષાઈ જુદી નીકળતી હોય વિચાર કરે છે ફટાફટી થવા માંડે છે હુકામ બાજી મારો ધર્મશાળા રોગ ના બાપ ની ભોગ ની ઘડી ઘરે નું છે હું પેલો હું પેલો રાજી પેલા ટૂક ની બાપ ને તેમ છવાયા અને તમારે પડ્યું રહેવું કે આ તમે પાવાથીમાતા નથી મારા સ્થિર થઈ ગયા તમે લગાવો તો લગાવો શબ્દ અસર કરી તમારું આપડે નામે તો વખાણ થાય કઈ બોલું નથી જેના તમે નામ લીધા એવું જ મેકોર આવ્યો ને ટકોર લાકડી રાખી હોય એ જાણી જાય મારશે પડશે મારી ઉપર ઉતાવળો નો એટલે બહુ લાંબો કરે મારશે આકડીયો પણ ડગલું ઉતાવળું માટે કલ્યાણ અર્થે કરવો હોય એને વિષય માંથી આસકિત એને વિશે આકરા થઈ ને અકળાયું નહીં નથી કહ્યું એના પછી આમ બળ્યા હોય આ છાતા એ એવા પ્રજાપતિ ઓ નામ બતાવ્યું છે તૈયાર થાય તમારો નથી એટલો કુતરો થાય ઘસવાની એ બધી ખૂબી છે બધી રંગવાની છે કાંઠો કાઢે આ બધું કરે ભેલા ભેલા દાદા ભણતા જાય સેવા બંધ ના હોય અને આવડવા કમા કરતા એમાં બાથો અરખ હોય આ ગ્રોસ્ત તને આરખ હોય ત્યાં ગોઠુ રહી ગયું સારા ગ્રહ સંકલ્પ કરે કરી લેવું બ્રહ્મ ની ચોરાસી કરવી સારા માણસ ને સારા સંકલ્પ કરે બે બધા સાધુઓ ઘણા એવા હતા ચામડે ચુમડા બવારે વાર્ય કોક ને પોતે જઈને વાર્યા તો હોય એને પડખે વાવે એટલે પાણી પાવું ન પડે પડખે બાવો હોય અથવા ગામ જાડવું હોય પટલ ને ભરામણ કરેલો નીકળે તો ભરામણી કરી હોય તો લેવા એની પરિસ્થિતિ હોય બીજો ગામ જે હોય દાંત આવે પાછળ એટલું ટોપું લાંબુ થયું પછી ઓલી ડાય એક સિંદ્રી જેવું કઈ પાંદિર અને જમીન ઉપર હોય ને તો ડુંગળા જવું એટલે ઉપર ટીંગ એ પાછા તો બે ત્રણ ત્રણ મહિના આવે જોવા આનંદ થઈ જાય બોલો ધ્યાન કરે એ હારો આપડાબળા નું દાન કરવું શું તમે કમાણી નું દાન કરો એમ સાધુ દાન કરતા બનાવે ત્યારે તો બીજા ને દેખાય પંચોતેર કરી જુનાગઢ લગભગ ચાલીસો ટુંગળા આવ્યો અમારે સભામાં હું આમ બેઠો બેઠો જોયા ઘર જોઈને ભાઈ સાધુ આવ્યા જોઈ તમે બહુ વધારે હોય તો અમને એકાદ દેવો દેશો કાલે આપડા નાની ઉમર હોય એટલે પેલા આપડે મોટા અને આ દુપડા શું એક દિવસ અને હું એમાં ઉદારતા બેઠો એક મહિનો અને એને તૈયાર થયું હોય એવું પાછું દાન માની અમને સંકલ્પ થાય ને દાન દેવાનો બધા બેઠા છો પણ મને ખતરી છે કે મારી કોઈ વિચાર નહીં કરતા તમારી શક્તિ પ્રમાણે તમારી પાસે તમે ભણાવો છો ક્રિયા ની દ્રષ્ટિ પછી દાન દેવાની મને ખબર ન પડે પણ લગભગ વેઠ જેવું જ હોય એમ બની રહે પણ ભણનારા ને તો આ સ્વાદન ખાવાનું મળી ગયું એટલે દેખાયું મારો બેઠો છો એને લેવું ન લેવો એનું કઈ નહી તમને તો એને જોવાનું કહ્યું અને તૈયાર રોટલી ખાવાની કરવાની તો નહીં કોઈ દે હે એટલે અમને દયા આવે ઘણું શું થાય છે જે તૈયાર ખાવા શીખો ને એ શું થશે કરે બહુ જો તૈયાર ખાવા શીખ્યા એમાં નો તાકાત આવે કોઈ બી મીનારાયણ ભાઈ પણ ભગવાન ના ભક્ત છીએ નરક તો રાશિ માં તો જવું નથી એટલું તો ઘટકો જોઈએ નઈ પણ આ તો રાશિ પણ એ ભૂલે નક્કી કરતું હોય છે એ તો અહીંયા મેળવી નું પડે બે કરું ક્યાં તમને કોઈ ખબર નથી કેમણી થઈ ખબર જ ભગવાન ના ભક્ત ને હિંમત રાખીને ધીરે ધીરે મોહ નો મોઢ ઉખાડ્યા નો આદર રાખવો નું વર્ણન આવે કામ ની મો માંથી ઉત્પતિ લખી ના આવે બાળક છે એને કામ છે સારા અને નરસા એ બે વિશે તોલ્યા ના જાય ત્યાં સુધી એ ભગવાન નો ભક્ત સાધન દશામાં કહેવાય શું કયું સારાપણા નો ભાવ હજી થાય છે ત્યાં સુધી હજી બરાબર નથી મારી નાખી દેવું મન તો આવી રહી થવાનો થાય એટલે રોકવાનો પ્રયત્ન તમારે આ જગત માં ઘણા કેવું છે ને તમારા કામી લઈ જોવાની છે અને જયારે સારા નળકા વિશે ભાગે ત્યારે એ ભક્ત સિદ્ધ દશા ને પાણવું ભાવના છે તો તો ગુતાનો ગુરુ થઈને ટપાશે તો એને દેખાય નહીં દેખાય ભૂખના ઉપદેશો ભૂત અને જ્યારે વિષય માથે આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે છે ત્યારે એને કૃતાર્થ તો થયો જાણો અને વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એ सर्वे ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે આજે અમે વાત કરી છે તે સર્વશાસ્ત્ર નું રહસ્ય છે ભગવાન કહેજો માટે દરેકે આમ કરવું જોશે આ ક્ષેત્ર ભગવાને એવું મોટું કર્યું છે એટલે હાથ પેડ તો છે જ નહીં હો જન્માન મર્યા એટલે જગ્યા તો મહાકડ થવાની નથી પણ એમાંથી નીકળી ને સુખના સાગર માં જવું હોય તો આ કામ કરવું પડે આસક્તિ આશક્તિ થાય મોટું મોશ્વરે ષ્ટી જેવી કરી છે આઠ કાન અને જીવ પંચ જ્ઞાની ઇન્દ્રી એના જ્ઞાન માં બદલી રહ્યો છે આ ઘડિયામાં હાથ હડી જાય અને એવું મજાનું શું હોય લાગ્યું તમ જોવાનું ભાવ થાય શું આમ ભગવાનો એવો શબ્દ મજા નો આવ્યો એ મોટ થાય આંખો જોવાનું મળ્યું એટલે આંખ ખેંચાઈ આવી ને રહી સ્વાદિષ્ટ થાવી માં પીરસણ સુગંધ પણ એવો સ્વાદ પણ એવો તરત ક્યારે જલ્દી માં વસ્તુ માં હું ફર કરતી હોય તો પંચ વિષય પંચ ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો દ્વારે એને ભોગવાય છે બારોબાર ભોગવતી એ એવી રમણી આવે બરાબર છે એટલે યાદ આવી જઈ એમાં ઘણા વિચારો પાછા બીજા આવે યુવાન આદમી હોય નબળા સંકલ્પ થયા તરત એને યાદ આવે મારા બાપ કોણ મારું કુટુંબ મારો ધંધો મને અશોભે વિચારો આડા ફરે છે આડા એટલે રોકાણ થાય છે એટલે મોહ ને રોકે અને જો આ વિચારો નો આવ્યા મોહ તો પગડો ગણી જવાનો છે સર્વશાસ્ત્ર નું રહસ્ય છે રહસ્ય છે આ જગત માં બહુ બધી સંબંધી આ માર્ગ ઉપદેશ આપતા ક્યાંય હોય તો દેખાડો જીવ પ્રાણી માત્ર અનાદિ કાળ નો મૂત્ર થી જન્મ છે બંધારી વસ્તુ થી દ્રષ્ટિ પણ એમાં છે એને કોઈ રોકનાર નથી ઉલતા વડીલો છોકરો જીવાનધાર હવે તારું હક પણ કરવું છે તારું આમ નહી તો છોકરા ને એમાં છોકરો બહુ રાજી થાય પાછો રાજી થાય તમારું ચિન્હ મને કરવા કે મને પરણવવા નો એટલે એ હરખ માં આવી જાય હરખ લ્યો હવે આ કથા ક્યાં આ કથા નું થાય બરોબર ઠેકાણ એક છોકરા એવું નથી પણ પંચ વિષયો એવા છે હવે એમાંથી મો તોડે ત્યારે આ માર્ગ ચાલે ત્યારે એવો તો કોઈ ને બીજા કોણ વલ્લીભાઈ ગુના મહારાજ ના પગે લાગવા ગણો એના લગ્ન થાય છે વરિયાદા નો વેશ એટલે જાણે મહારાજ પગે લાગી ભગવાન દોલી મિરાજતા હશે પગે લાગવાયું વેસ્ટ દેજો ને શું કે મારા લગ્નભાઈ પરણો ભાઈ પરણવ એમ કે મોઢું આમ કેણોભાઈ પર હવે પરણવાની ઉંમર વીસ વર્ષ ની હોય બાવી વર્ષ ની એને બો કેટલો હોય એક મહારાજ ના શબ્દ આવ્યા પરણો ભાઈ પર કાંઈ ન બીજી કરી જેને લુગડા કાઢી નાખી બધા કેમ મારે પરણવું નથી એટલે જેને ધારે મારે પરણવું નથી શું છે મારે કહ્યું કે હું બોલું કોઈ બોલું તો હશે એવો હોય કઈ ન થાય બોરું ના એને અનુકૂળ બોલે તો કે ગુરુ એ કયું કે હોય ને મારો વિચારો આવા હોય એ કઈ લાગત ના મળ્યો દાદા ખાતર ને પરણવવાનો કોઈ રીતે ઉપવા તો પર ઉભા કર્યા પેલા પરણવા પરેણ ઉભો કરતો હશે પણ આ ક્યાક અપવાદો બધી ન હોય મને બહુ વિચારવા ના આવ્યો જો અમે લાગુ આ બે હાજર થી એટલે ઉતરાગી થઈ ગયા બધા ત્યારે આજુબાજુ ગામડાના લોકો કઈ ઢોર ને ખવાડવાનું ના હોય ગાડા જોડી ને ઉનાળા ઈ ડુંગરા માં જાય ને અને ખપાડીએ ખપાડીએ ખરેખર ના થાય પણ કપાળી કરે એમાં કપાળી કરે ડાભોળિયા હોય બીજા હોય હોય એમ તમદારે કપાળી ઠેરવો તમારી પેઢે આ બસો ના બે હાજર કરો પણ ડાભોવા જો હજાર વલઈ ગયા વચ્ચે જેથી વાુ ગયા વસે હો હવે હમણાં ઉદાડ્યું ચારસો કરવા ચારસો ના હું આ વહી નો માર્ગ ઊંધણો આવો હશે ટોળા ટોળા ભેડા થતા જગત નથી લાગે ને જગત નથી બહુ મોટું લાગે ને નથી કોઈ વાતો અને આ ઝડપી આંધો છે આંધો અને બેરું મને ખબર પડી જાય બે પાન થી થઈ જા અમારે અહીંયા ઘણા કોધુઓની ઓછા સમજે મને ખબર પડી જાય બે પાન થી થઈ જાવ દાપણ હોય ને એટલે આપણે દાપણ ન કરાય બોલો લે અને માટે આ વાર્તા રાખજો એમ પેલું બોલો ચાલે સ્વામી નારાયણ હવે સ્વામી નારાયણ હરેમ ના ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદર મુનિ દેશ દેશ ના હરિભક્ત સભા ભરાય બેઠી હતી મુનિ મદંગ લઈને કિર્તન ગાવતા હતા તે જીવ સાથે વળગી રહ્યા છે અને ઇન્દ્રિયો અંતરણ છે તે બાહ પણ પંચ વિષય વળગી રહ્યા છે અજ્ઞાને કરી ને જીવ ઇન્દ્રિયો અંતર જીવ ઇન્દ્રિયો વિરુદ્ધ હોય એની સંબંધ રાખે અને તમે તપાસો નઈ તમારી દુકાન ની દશા શી થાય થાય નુકસાની થાય આપડે ઘરે એવું ઇન્દ્રિયો અંદર છે ને સંબંધ કે જગત નહીં હારી ત્યારે જગત તો ડૂબાડે જગત તારે નહીં ઘરમાં જ બધું નહીં થાય પણ બહુ વિના નહિ કોઈ એવા જે નોકર એનું કયું કરવાનું એવાના હિત માની લો ને ખોજ ને લો કામ ને ખોધ લો થાય છે ને ના ઈ પછી આ ઇન્દ્રિયો એટલે આ કાન ચામડી પાંચ પાંચ ને ગ્રહણ કરે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને શબ્દ ને કાન પકડે રૂપ ને આંખ પકડે જીભ સ્વાદ ને પકડે અને નાસિકા ગંધ ને પકડે અને ચામડી સ્પર્શ ને પકડે ય પંચ ને આવડા પકડે એમાં સંબંધ બાર છે અને આ ખાણા પીણા બાર છે બધા પણ એની આરે આવડા ને સંબંધ છે અને આપડી સંબંધ રાખી બેઠા પાછું ઘર માં ઘર માં બેઠા એને કોઈ ઓળખતો નથી આપડે ખેતીકાળ સમજવા શીખીએ તો બોલી લઈએ પણ કઈ તુટે ઘર ના અંદર બિચારા તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિય પોતાનું રોગ માને છે પણ અંત અંતરણ થકી નોખા છે એ હાઉ બારા રહી છે એ બારા રહીશ આ બે ફેરા રહે છે આ વચમાં આવડ ઇન્દ્રિયો આ નિયાર્યો સંબંધ રાખ્યો ને ઓઈલેખ પણ જાગે ઓછા जे अभ्यासे करण पंच विषय अतिशय तड़को हो प्रथम बाहर इंद्रिओ संबंध पिता इंद्रिओ द्वार शरीर ने महिली को प्रवेश उत्पन्नो प्रवेश कर बाहर विषय नो संबंध थे पची अंत करण प्रवेश करेम बाहर गुमरू थे औषध चोपड़े त्यार करार પણ કેવળ વાર્તા સાંભળે કરાર ના થાય અને જેમ ક્ષા પીપા લાગી હોય થાય પણ અન્ન વાત કરીએ નિવૃત્તિ ના થાય તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જયારે ઔષધ કરીયે ત્યારે નિવૃત્તિ થાય વાત કરીએ ન થાય આપણે અત્યારે વાતો કરીએ જયારે ધ્વજા ને સ્ત્રી વિષય નો સ્પર્શ થાય છે ત્યારે ધ્વજા દ્વારા અંતરણ માં તેનો પ્રવેશ થાય છે અને અંતરણ દ્વારા થઈને જીવ પ્રવેશ થાય છે उत्पत्ति जीव मकरण इंद्रीय द्वारा टाया नवे प्रदाधिक पदार्थ ना स्पर्श तेरी रूप न जो અને સાંભળવી પછી પણ વાત થાય વિષય જ એવાથી બેઠા અને નાસિકા એ કરીને તેનો ગંધ ના લેવો એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષય નો ત્યાગ દ્રઢ રાખે तो बाहर प्रवाह कोरे प्रवेश करे, थे, करे नहीं।, आ, नहीं आज प्रकारे अबला मन म आने जो भेड़ो सबंध राखे તો શાસ્ત્ર પણ ના પાડે છે એવો કોઈ છે મનનો વિશ્વાસ નહી કે હું હવે બરાબર છું એટલે કઈ વાંધો નહી હો શંકરે જરાગ મન નો વિશ્વાસ કર્યો ભાગવત માં લેખ્યું મહાદેવ તો આ જીવ ની ગતિ આ ભગવાન ના અંશ ભક્ત કહેવાય વૈષ્ણવ નો યથાશંભુ વૈષ્ણવ માત્ર ભગવાન ભક્ત પણ શંકર જવાનો કહેવાય દો એવી ઉપમા એને પણ બહુ ની સ્વરૂપ ને જોવાનું ભગવાન ભગવાન ધાર્યું ધાર્યું ત્યાં ભૂલાઈ ગયો નું કાંડુ ચાલી લીધું હે જ્યાં કાંડુ ચાલે ત્યાં તો ભગવાન ભાઈ ને ઉભા રહ્યા પછી સરમાટે બીજા જીવો ને રસ્તે ચલાવવા અને યાદી ભગવાન ઐશ્વર વ્યાસ થી લખી ગયા છે અને આ તો એની આપણે વાતો કરી હતી આપડે બધા માર્ગ જોવું છે વિષય નો પ્રવાહ માહલિકો પ્રવેશ કરે નહી જેમ કુવામાં પાણી સેલ આવતી હોય પછી તેને ગોદડા ના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કુવો ગળાય તેમ બાહ્ય ઇન્દ્રિયો વિષય માં રાખવે કરી ઉદર માં ઔષધ ત્યારે જ ટ્રથમ થી જે ઇન્દ્રિયો દ્વારા કરીને વિષય અંતરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા સમજો બે વિષય કરી એનાથી તો અંદર દવા કરે તો નીકળે જેમ ગાભા ભરાય ને પૂરો ગાર હોય ત્યારે બાર ના વિષય બંધ કરવા પડે હા ગાભા ભરાવવાનું છે તમે જોડા છે આવડા ગાભા ભરાવવાનો પ્રયત્ન કરે તમારા માં સમજવું હશે આજે અગિયારસ છે આ જન્મ છે આજ ફલાણી છે મન ને રોજ રહે જે રોકે છે એ ગાભો ભરાવ્યો કેવાય એને કઈ યાદ જ નથી તમારે ગ્રસ્ત ને પરવણી ના દિવસો હોય ત્યારે ગાભા ભરાવવા ત્યારે મહેનત કરવી પડે પણ આપડે ગ્રસ્ત થઈ લો એમ માની ને બેસી ગયો સાંભળવું ગમે એવું મિષ્ટાન મનમાં તરત મોહ જાગે તો ઈ ખાવાનો ભાવ નો કરવો જોઈએ આહાર પૂરતો ટેકો લઈ લે ભલે અયોગ્ય દેખાણું એટલે પછી એને નિહાળવા પ્રયત્ન ન કરવો લઈ જ્યાં સુધી આ બાળક છે જુવાન છે વૃદ્ધ છે નિર્ણય ન કરવો બાળક્ર મજૂરી ના કેમ કામ પણ અમારી વાત આવે એટલે તમે આજ મળો ને અમારે તો ફરતે જ ને ઘણું કઠણ નહી બહાર બજાર જઈ ગયા મોટા શહેર માં એ બધા મોટા ભગવાન ભગવાને ધર્મ ની વ્યખ્યાય ખુબ જ મજા ની કરી હવે એમાં લહણ ડુંગળી ના ખાઈ ને તો શું એમાં મળી જાય પણ અજ્ઞાની જીવો તો રહી ના શકે અરે જવડ માં ભક્ષ દારૂ માણસ એને ખાનારા ત્યારે તેમ પ્રથમ થી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃ કર્ણ માં ભરાયા હોય તે તો આત્મ વિચારે કરીને ટાળવા ખોટા હતા હોય રાખું નથી આત્મા છું આત્મા કઈ નશ્વર ની પ્રાર્થના ભાગવત માં આવે છે એ નબળા ઘાટ બહુ મંડળે થવા ત્યારે નાખવી શેની રાડિયું મુશી દોષ ની મુશિદોષ ની લેચો માલિક ચોરાયો ચોરાયો ચોરાયો લુટાઈ ગયો થવાના જ છે થાય છે એને રોકવાનો ઉપાય કયા આત્મવિચાર એમ કરવો છે હું હાથમાં છું મારો વિશે ઇન્દ્રિયો અંત નો સંબંધ નથી બ્રાહ્મણો નો સત્સંગ એટલે ત્યાં વધારે બ્રહ્મચારીઓ જાય બઉ થાય બ્રહ્મચારી ખાવાનું મોકલ આજના મોકલ્યો બ્રહ્મચારી ખવાય શું છે દેહ જોડવાનો કાણું આવ્યું અવસ્થા દાયક હો પણ ખાવાનું હારું હારું મળ્યું ને એટલે છોકરો લાવે તારી બાઈ કર દુખરા કરી છે જન્મ લે જન્મા પણ ભગવાને જ્ઞાન હતું આ પાપે તું અહિયાં છોકરો રડિયાદ કરો બે ત્રણ મહિને ક્યાં સાધુ કરતા એવા પણ તેના સંભવ હતા બ્રાહ્મણે રડી નો વાત કરી દુઃખ બઉ સુ છે છોકરું બે ત્રણ મહિના ખોલા માં પણ મોઢું એકદમ સ્વામી તરફ છોકરું કરીને રાડે નાખી એકદમ હરમી આમાં અરે અરે અરે તું અહી ક્યાંથી આવ્યો છોકરું આ ઓલા બ્રહ્મચારી બહુ ખબર આ તારા જયારે દીકરો થઈને આવ્યો એડા કરી જોઈ લીધો આવો ધંધો કરશો નઈ કે હેરાન કર્યો તમે વર્તમાન શું કરે આપણે કઈક લેતા આવજો તમારે જમના દર કેવું હા સ્વામિનારાયણ નિયમ બન્યા છે ન લેવાય ન ખવાય ન બોલાય કીધું સ્વામી આ તો નતું નરેરા જેમ ચાખન ગીધું આ બધી વહેલા જેમ હવે તો કહેવાય આપ્યુંમી અમારું ન એમાં જેમ કુવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહાર થી પોતાના શેરો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે को था शेर रे जो तो ने तो ने ने। नो प्रवेशले तो बाहर पंच इंद्रिओ द्वारा विषय नो मार्ग बंद रा બંદરા જગત માં તમે જોઈ લેજો સાધુ સંક શબ્દ વાપરે છે કચ્છા પક્કા જો આપડે ભાઈ આપણને ઘરે ઉતરે વ્યાસ બોલે છે કચ્છા પાકા નું કોઈ દીધું એનું જ આ તો આ બોખે સ્વામિનાણી આવા અરે ભાઈ સ્વામી નાનીઓ નથી વ્યાસે લખ્યું એનું શું કરશું વ્યાસ નું તો જોવું જ નહિ આવડે નિ નારાયણ નારાયણ હા ના પાડી વ્યાસજી ના પાડી એક નારાયણ સિવાય નહીં ગોઠવી લઈએ એ વિના એકલા ઉપવાસે કરીજય થતો નથી તમે આ વિચાર દ્રઢ કરીને રાખજો એથી વચન એવી રીતે મધ્ય પ્રકરણ નું બીજું વચન